બધું કરે જ્ઞાન ના હોય જાય કે બીજી જગ્યા જુદી ને જ્ઞાન ના હોય કે જુદા બધી બાજુ જ્ઞાન ચાલે નહીં હતું જ્ઞાન જ્ઞાન ના હોય તો અજ્ઞાન ચલાવે આમ ભટકાવે આમ ભટકાવે આમ ભટકાવ કોઈ છે એ જ ચલાવે એની પાસે જ્ઞાન ના હોય તો એની કઈ દિશામાં જાય એટલે જ્ઞાન જરૂર છે હા જે સુંદર રસ્તે ના ચડે તો જ્ઞાન નથી એમ કેવાય ને એટલે ઉંદર રસ્તે ચલાવે કામ કર્યા કરેવા આવી જ એટલે અજ્ઞાન જ્ઞાન દેવું વ્યવસ્થિત હે તમે વિચાર અંદર જ્ઞાન ની જરૂર છે જ્ઞાન ચાલતું નથી આ જગત માં કોઈ વસ્તુ એ તો જેમ ચાલવા માટે પણ જ્ઞાન જોઈએ છે જેથી આપે લોકો જૂના લોકો એ છોકરી લોકો ભગવાન ધરાવે છે જ્ઞાન એટલું ભગવાન એવું કહીએ ત્યારે મહત્વની ભય એટલે આપડે એવી વાત ઉડાવી છે ભગવાન ચલાવે છે બીજું આપડે એવું વાક્ય કર્યું સ્વભાવ થી જગત ચાલે કાર્ય થાય છે વ્યવસ્થિત જ્ઞાન થી કાર્ય થાય એવું નક્કી નહિ બરાબર કાર્ય થાય છે વ્યવસ્થિત એ વસ્તી નક્કી થાય પણ ઘણી બનાવી મારી વાતચીત કરવા જ્ઞાન હોય તો વાતચીત કરવું જોઈએ આ લોકો થી થાય ગયું છે जेने जेवु ज्ञान मेरी रीते चाल सूत्र छो पंचाण ज्ञान मे तो चले जगत न्ञान है मैं खबर हमें ज्ञान न आधार जीवन चाली रहा है अज्ञान के ज्ञान ए ज्ञान के अज्ञान अज्ञान ए ज्ञान है तो ज्ञानी जुदू पड़ू बाकी जीव ने आधार ज्ञान जगत ने जुव जो ने बे रस्ता आया क्या रस्त सा ज्ञान ने आधार ते आव आ क्रिया ज्ञान चलावे ज्ञान चलावे क्रियाओ बी ज्ञान ज करे વધારે માધાપુર કરવાનું મન થાય જ્ઞાન ના જ્ઞાન ના આધારે વીરતી छो छोरा बाप ने जीवड़ा मरता है उपयोग बदलाय कदम बदले संसार કેટલી છે ઊંચો ખોર પાડી દીધો છે આમાં સંસાર એ સંપૂર્ણ માર્ગ છે બહુ લાંબો માર્ગ છે એટલે ગયા અવતાર તમે ચાલ્યા કરો છો આ અવતારમાં તમે ચાલ્યા કરો છો मार्ग पर जेव ज्ञान तेज जुवे ज्ञान पर तमाम श्रद्धा बेटे बीजा अवतार अवतारे रूपक पांचना अवतार ज्ञान नु आना द्विधा उत्पन्न मन न हिसाब प्रमाण रूपक के <laughs> ज्ञान उसे ज्ञान थे प्रतिष्ठित आत्मा क्यू ने अपने લોકો ને સમજાવત નથી આવું કઈ તો ઉદે રસ્તે ચાલે હકીકત છું તથા વ્યવહાર શંકર ભગવાન થી વ્યવહાર વ્યવહારમાં વધતો હાથમાં આપડે શું કે એમને થયો નથી પ્રતિષ્ઠા કરી માટે થયો એટલે પ્રતિષ્ઠિત છે અધિષ્ઠા ને અધિષ્ઠા ને જ્ઞાન કરું અને ચાલી રહ્યા છે એટલે ચલાવનારું એ જ્ઞાન કયું નહી બધું ચલાવનારું ચલાવનારું બધું જે જ્ઞાન છે એ જ્ઞાન પછી જગત વગર હોત આ જ્ઞાન અને આત્મા પોતે અનંત જ્ઞાન વાળો છે તો એ જ્ઞાન કારમાં આપે હમણા કહ્યું કે જે આ જગત ચલાવે તમારું ચલાવે છે જ્ઞાન એ ચેતન જ્ઞાન નથી અહંકાર વાળું જ્ઞાન છે એ પ્રમાણે વર્ચા કરે છે એ પ્રમાણે બોલે છે એ પ્રમાણે વિચારે છે એની પાસે જ્ઞાન છે ને થોડું અહંકાર વગર ચાલે ક્રિયાકારી નો અર્થ શું અહંકાર જાતે ક્રિયા કરે એટલે ચેતન જ્ઞાન ક્રિયાકારી પોતાની જાતે અને અહંકાર હોય તો થાય એમ ના આ વિશેષ જ્ઞાન તો આજે જ્ઞાન છે આ અજ્ઞાન છે અને પછી સંસારી જ્ઞાન છે હું તો આજ પોતે નામ જ અઘડી બનાવું છે તે કઈ પાઘડી થાય છે હતા જ આપડે મારફા સ્વર્ટ ધરા ગુણો ને પૂજવા જ છે દાદા એ કીધું કે આ તો દેહ સાથે હોય એટલે તરત એમને સમજણ બેસી પેલા શાંતિ શાંતિ છે એમના જે લેખકો ભાઈ ગાયલો અગ્નિ છે કદરૂકો જ દેખાય માટે કરવો પડે તારે ક્યાં હાર્યું કમાવા પૈસા કમાવા શું બેટું છે પૈસા કમી ચલા કોઈ ગાળો ભરવા માં આનંદ આવે તો એ કોઈ મસ્ત છે આનંદ આવે તો હું જોઈશું નઈ આનંદ આવેદ પૈસા કમાઈ રમી સમાયા પછી સમાયા પછી એમમાં નઈ જાય તમારે પેલું રમી જાય તમારી પછી એમમાં ના મારે પેલે હોય કામ નું શું જીવન જે જીવન રોજાળો આવે જીવન જીવન કેમ કેવાય ગોજ આવે જીવન કેમ લાગે છે પોતે જ કદલ સેલ્ફે ગયે કોઈ ભણાય નથી આ પગલ એટલે ભૂતવાળો થાય પાણી થઇ જાય એ રીતે આ લોકો કેવું નથી લોકો કહેવાય અલૌકિક વાત છે પણ અલૌકિક વાત જાણી છે કેમ લાગે આપડું હજુ તો ઘણા જન્મ લેવા પડશે અને ભગવાન તો તમે ઉપરી તમારું સ્વરૂપ છે ખરેખર ઉપરી નથી તમારું સ્વરૂપ છે વાતચીત કરજો વાંધો ને કદલ તમે બધું કહીએ છીએ કદન તો તમાર બધું કહ્યું અધિકાર મારી લાયકાત સાવ ત્યારે ઘણી છે સંજવ દાદા હતા એમ હજુ પચાસ પચાસ કરો ને ઈરાશન કરી રહ્યા છે કારણ કે દાજો નથી હજુ દેખેલો સરકમિક પુરાવા અને આ સાયન્ટિફિક એટલે પુરાવા एक से है थोड़क वाचू बोली ने भाई बहन ने कई पूछू पूछ सार તમે આ રાજીપા ની દુકાન માંડી છે એટલે બહુ બહુ આનંદ આવ્યો કહ્યું કે આ બહુ અપીલ કરે મારા જયારે બહુ અપીલ કરે છે દરેક ને ખુશી કરવા અને એ વ્યવહારિકતા જે બતાવી છે એનાથી હું બહુ પ્રભાવિત થયો ने खुशी करवा क्या जाऊ गई रीते वसू यशीर्वाद कोई शु कही पाटी रमत नो तो, नी, रमक तो भुली जो के जो भूली जाकवा હું મારી એક જળ માન્યતા છે કે પેલું સોપા રમતા હોય એમાં પેલી ચોક્કસ પાકે ક્યારે છે તો અંદર જાય એવું કે મારી ક્યારે ચોક્કસ પાકી છે મને ખબર નથી આપડા છે કે આજે તમે કઈ કોઈ પ્રશ્નો કરીને આપણે સાંભળી સારું હતું મને આનંદ થયો દાદા મેં વાંચ્યું કે હું ન્યાયાધીશ હોય માને હું એક શું કેવાય શહેર માં કોઈ દાખલ થાય પેલો તો કઠિયારો પણ જાય અને એને રાજગાદી સોપી ગઈ એમ કોઈ મને જજ બનાવી દીધો એટલે હું જજ થયેલો અહિયાં એટલે રાજા મરી ગયો પ્રવેશ કરીને મને મંડળી નથી દાદા કારણ કે મેં વાંચ્યું હું પચાસ જોયું દાદા હું અધા દર્દા માનું છું अनेक दर्शन करूकी गया कबूल <laughs> આ જે મને પ્રાપ્ત થયું છે આ દર્શનલ છે એ પછી આગળ ના બધા આવતા નું સરસ છે પણ અત્યારે નેચરલ મળી ગયું કોઈ દાદા એક એવું વાંચ્યું આ પુસ્તક માં જાત ની સંક્ષુપ્ધ હતા એટલે ચિત્ત ની અશાંતિ ડિસ્ટર્બન્સ ઓક્સેટિંગ જેવું નથી લાગતું એવું વાંચ્યું કે આપને એક ક્ષણ અશાંતિ કે ડિસ્ટર્બન્સ નથી રાહ લાગતું સ્વસ્થ છો તદ્દન પણ શું એટલે ચોવીસે કલાક એ જ ભાવ અંદર આપ રહો છો એકદમ સ્પષ્ટ છે चौबीसे कलाई <laughs> <laughs> <दपाफी> जाए पकड़ी जाए मन में आया कोई एक कहू रमन गुस्से जाता ना नए तो एम कहू जो तो लगे એવો ભાવ નહી આવવો મેં જોયું નરે જોયું એમાં કોઈ કોઈ એટલો એ બીજા લોકો આદુવાળું ક્યાંક કરવા લાગે કદાચ એક બીજી વખત પણ થયું આવે તો એ કઈ છોકરો સમજ્યો નઈ એટલે સમજતો નથી કે મુક બીજા મારો ઘાટી રામાયણ ને કે મારો પાણી નો પાટલો જમવાનો શિષ્ય જે હતો છોકરો નાનો એને કમંડળ એને મૂકવા માટે કયું ક્યાં જગ્યાએ તું મૂક પણ એ જ્યાં મૂકવામાં છોકરો આડે અડો હતો ધ્યાન નહીં આપ્યો છે એને એટલે પછી એકદમ ગુસ્સે થઈ ગયા રસ્તે ચડેલા એ બધા રસ્તે ચડેલા માં થોડો માર માંગાઈ હોય પણ જો માર્ગ પૂરો નહી કરી ને બેઠા છે તો ટાઈમ વસ્તુ ના હોય એક તો કોઈ નગઈ ના હોય બીજું અહંકાર ના હોય જ્ઞાની બુદ્ધિ હોય તો હજી જ્ઞાની પુષ્ણ કહેવાય માફ કરજો મને મને એમ લાગે છે કે હું આ પ્રશ્નોત્તરી કરીને અર્ધ અર્ધ પણ મારું બતાડી ગયો છું પાંચ હું મારા પ્રશ્નો કરી દુકાન છે હું જેમ આવતી છ વખત આવી સાતમી વખતે રાજકો મેળી લે પછી તો જેમ આવે એવું વરડી સમાચાર अच्छा। अच्छा। देया नाए <laughs> एक बंकिषोत्तम नित्र भावना आदर्श उभो करवा लेखक एम बता क्षण का समय भाव कोई लाटी ठपकारे क्रोध करने क्रोध जरूर पड़े तो मैं पाणो मरवा सलाह लगे पाणो मर तो पेलो मैंने वर्षो क्या लगे रस्ते चलो जाऊ शू जो मैं पाना मारे छो को भाई न छो लिखा थी कही। थी। कही। लगा... लगा थी। मैं निकालता <laughs> <laughs> कहू के भाई मार एक गुरु बेटा थे मैने कहू के पत्थर मारे में लगे हे शू करवा तू गया जान थी गयो मनस कहू की हा मैं ते मणस ने कहू कारण के तू कोई ने खून करने के कोई ने मरवा के बाधवा गया हमे आट्भव तारा मन नेल શાંત પડી ગઈ તમે તારે ગાળો પણ એ પ્રમાણે પણ કરતા હોય છે તો એનું કે એમને કૃષ્ણ ભગવાન આપ્યો આપડાિસ્ટ ને પૂછે ની વાતો કરે સાયન્ટિસ્ટ પૂછ્યું આપડા સંતોષ છે ને તેની વાત સાયન્ટિસ્ટ પૂછે હવે મનમાં એમ તો થાય કે મોટા કઈ આ વાત એની રીતે પ્રગતિ આધ્યાત્મિક કરવા પ્રયત્ન હતા બને કે એના જીવન માં ભ્રમણાઓ ઉત્તમ થઈ હોય કોઈ हो हो हो हो तो, तो एक में मनस ना के थे સમજવા માટે અધુરાત છે અને પૂર્ણવક્તિ હતી ત્યાં જે કઈ ગવર્ ત્યાં કઈ હતું નહી આવું કઈ કરતો કોઈ કારણ કે આદર્શ જ્ઞાનકૃષ્ણ વ્યવહાર આદર્શ હોવો જોઈએ આદર્શ વ્યવહાર આપડા એટલે સુધી કે છે કે મેં આમનો છે તે રોગ લઈ લીધો પછી મેં મેં અંબક વાતો અહંકાર કરી બોલે છે આ અહંકાર હોય તો જ બોલે અમારા સંદાસ શક્તિ નથી પોતે પણ એમનીકળી જવાની છે એમની લબાઈ નૈતિક હતા નૈતિક એટલે આગળ લબાઈ નઈ આ દેખાય છે આગળ નહીં અને આ તો બધા સામાન્ય માણસ સામાન્ય માણસો અહંકાર અને સંખેડો ખબર પડી જાય સંખેડિયે ની નાગને સંખે થાય હા સંખેડો તો જ્ઞાની પુરુષ ને મારો ગાળો તો એ આશીર્વાદ આપે શું ભલે સંખેડા જ નહીં તો સંખેડા સંતો તે અધ્યાત્મા દેહાજિયાત દેહાજિયાત સમાધિ માં જાય સમાધિ વ્યવસ્થામાં માણસ ને શારીરિક સુખ કરે દુઃખ આપે છે આપી દે છે વાગતું છે આપડે મને આનંદ આવ્યો છે સારું લાગે તો અવસ્થા સમાધિ ની અવસ્થામાં શારીરિક સુખ અને દુઃખ એ બંને ની ઉપર કઈ જાત અનુભવ થાય છે સમાજી અવસ્થા શારીરિક સુખ અને દુઃખ એ બંને માં કઈ જાત અનુભવ થાય છે આ પાંચસો વર્ષથી કોઈ ને સમાધિ થઈ નથી હું આપને સમજાવ મને લોકો લેવા દેવા નથી હોય તો સારી વાત છે મને આનંદ થાય પણ આ તો કુદરત ગામ માં પ્રધાન જેવું થઈ પડ્યું છે અત્યારે નાની પુરુષ નહીં હોવાથી ગમે તે માણસ ને સમાધિ સમાધિ ગણાય છે એ લૌકિક સમાધિ છે સમાધિ કેવી હોય કેવી હોય આપે પાંખે મેચી નામ પડી ગયા અને પછી ચૂંટી ખાતે ભાન ના હોય એ તો ઊંઘ છે તો એના આપડા લોક સમાધિ કે છે સમાધિ નિરંતર જાગ્રત શરીર ઉપર વાહ પડ્યો હોય તો પણ ખબર પડે એવી એક પ્રકાર એટલે આપડા લોકો એવું છે ને કે ઉદર ગમ પ્રધાન કોઈ જગ્યાએ કોઈ જાય બીજી વ્યક્તિ ના હોય ઝાડો ના હોય તો એમ જાય તો એ પણ ઉદરગ પ્રધાન કેવો પડે એટલે આવું જેવું નથી સમાધિ થઈ નહીં બધી ઊંચી સમાધિ ઉપાધિ રેલા પણ સમાધિ ની બહાર ગયા નથી પછી ગયા પછી હા સમાધિ ની બહાર ગયા કેમ નામ સમારી જાગ્રત સ્થિતિમાં સામાન્ય सा, समय चलते नहीं समझे लौकिक जगते जोई नहीं आ सूर्यावस्था के सूर्यावस्था के समाधि નઈ સૂર્યાવસ્થા એર્યાવસ્થા થઈ જ હતી ઊંઘમાં આ સપનાવાસ માં જગત થયા જ ને અને તેનું જ સમાધિ સપના અવસ્થા ને સમાધિ છે અને સૂર્યાવસ્થાની તો વાત કેવી હોય એ વાક્ય માં આખો સાસુ સાર પડેલો હોય પુરુષ રહે તેની પર રાગ ના હોય અમને રાજદેશ ના હોય તેવું એટલા બધા અમે જેમ જેમ કયા છીએ જે માણ કે રાજદેશ નહિ અમને અને અમને ભય ના હોય જેમ જેમ કયા છીએ પરિવાર એમ એમ થાય છે કે મારું શું થઈ જશે એટલે સમાધિ ઉપાથી હોય મારતા હોય જતા હોય ના જાય તો તમારી શારીરિક સુખ હવે બિલકુલ પર થઈ શકે શારીરિક સુખ અને દુઃખ થી થઈ શકે શરીર થી દુઃખ ને શરીર મન અને વાણી થી પર થાય એક જટન પર તમાર મેકા ના હોય કે એની બીજો વેરાર જ ના હોય આ કોણ બોલે છે આપની જાતે હું બોલતો ન કે હું બોલતો તો માં વાડીનો માલિક થયો સાહેબ નરેન્દ્રભાઈ કોણ બોલે છે કોઈ ઓર કોઈ ચેતન અમારે તો ચેતન કો કોય કોઈ ચેતન કો કે बोले, तो आब्दुण अवाजर गुण सेकर बोले क्या आर देकर नही ओरिजिनल बोली रही है ત્મા છે ગવર્મેન્ટ થઈ ગયા અંતરરાતમાં તો ગવર્મેન્ટ છે થઈ હવે તમને કઉ એક વાત કેજ હતા ને બોલે છે તમારી પાસે એ વિચારો પગાર શું કરે છે જવાબદારી વાળી જગ્યા પર હંડ્રેડ પર્સન્ટ કરે છે માટે એનો શોધ છે કે બોલી રહી મા વિચાર કર્યા વગર વિચાર કરીને તું બોલવાનું હોય તો વકીલો એક વાક્ય બોલે તેમાં અડધો કલાક જાય હા તો આગળ તૈયાર થઈ ગયેલો જીતાડવાનું જ નહીં પણ સાચું કરીને જીતાડ્યું તેમાં જીતા જકીને રૂપિયા આપી દીતા પેલા છોકરાએ પછી શું કે છોકરાએ શું કહ્યું મારો આપની નાક કટી કરી તો હું તમને બીજા રૂપિયા આપું તાર રૂપિયા બીજું ઇનામ હાલ ઇનામ અને આ ફરી હારી ગયું ને તારે પેલા કહ્યું જીતા ના રહ્યા પછી બને કેમ કરી દે તમે સારા નસીબ પોટલા છે કે જો ઓલા મેરેને ભઈ હા નસીબ આ પહેલા કેલો નસીબ નતું કેલો મેં આ કરી ગયેલી અને આ નસીબ કુદનો છે આ આજે એમ ને તો હું કે જીચે છું અપિલનો હક આપણે મર્યો છે હા કે છે જીકે છું અપિલનો હક મને વડે છે કે આઈ ગઈ તો એમ કે હા જા જા તમે તો જાણો છો પાં અમારી કે આ વકીલો ને સફળ વકીલ સક્સે એને બચાવી ગયો એમાં કઈ નહિ એ તો કોઈ પણ રાજી રા પણ પણ બરાબર હજાર માણસ ની હાજરી કર્યું હોય અને છોડાવી દો તો તમે સફળ હો દુનિયાની શું મોત મારી છે ખરી વકીલ આજ તો એજ કેવાય કે ખૂન કર્યું હોય ને જો બચાવી દઈએ તો આપડે વકીલ નામ ને લાયક કશું કરી શકે એમ છે પુરાવા આપો જે લોકો કે ભગવાને કરતો નથી બધે ફરી આવ્યો કારણ કે ખોટી મનમાં મગજ માં રાખી ગયો એટલે ભોય સાયન્ટિસ્ટ મને કે છે ભાઈ ના સાયન્ટિસ્ટ અમેરિકામાં ભેગા થયા તે મને કે છે કે